शास्त्री चमत्कार पर्वत ने समीपे वहां जाए, पार जाए भगवान સમાધિ થાય છે જેમ શ્રી કૃષ્ણ ભગવાન નું દર્શન કરીને ગોકુળવાથી સર્વે સમાધિ થઈ હતી અને ભગવાન એ સમાધિ માં પોતાનું ધામ દેખાડ્યું હતું તેવી રીતે જે સમયમાં ભગવાન અવતાર હોય कोई समय घीव ने, ने सन्मुखक्त जीव हो पशु होने भगवान ने जो समाधि તો ભગવાન ના ભક્ત ને થાય એમાં શું આશ્ચર્ય છે ભગવાન જયારે પધાર્યા થાય સમાધિ માં મનુષ્ય એક બીજી રીતે તો સમાધિ ભગવાન ની દયા જાય હોય ત્યારે ગમે એવા પશુ ને પણ સમાધિ ગમે એવા ભગવાન સમાજ માનવું વાત કરવા ને સાચું તો જ લાદ તો બહુ બધા કેટલા પૈસા આપડે જોવા આવે માણાવી ને સમાધિ થાય ામસ્ત્રી નું પછી નું બદનામ આગળ આવી વડોદરા વાળા હરિભગત હતા ને આ દક્ષ ને આવતા બાજુ પર પાડોશ માં રહી બેઠા ઉઠ્યા બધા જ ભાઈઓ તરીકે સંબંધ હોય ને તો હું જાઉં છું વડતા ચાલો દર્શન ભાઈ બંધ જેવો ખરો પણ જમાના ના એટલે કઈ આડુ જગત માં ન હોય નબળું સબળું કઈ આડુ ન આવે પણ ઘણા એવા હોશિયાર માણસ હોય બતે ભાગ રાખતા હોય રાખે એ વર્તાલ આવું વર્તાલ જાવ તો આવું શું કરવું આવ્યું અને શું કરે પણ હોયલો પહેલી દુનિયા માં કઈ આડું આવતું ન હોય મારું એમાં થોડું કામ છે મંદિર માં આવ્યા પૂછ્યું મહારાજ તો ઓલી વંડા માં ગયા હાલો વંડા માં જાય વંડા માં ગયા સ્વામી ની પાછળ મહારાજ ભેગા કરે બે જણા હારવાય આખે બ્રહ્મા કરે વાતું કરે પેલા પાછળ સ્વામીનારાયણ આજે લાગ્યા આનું બિચારા ના આવડે નહીં ઓલા હરિભગર વડોદરા ના છે બહુ સારા માણસ છે સમાધિ થઈ જાય એનું શું કારણ કરાયતા હોય સમાધિ મારા જે ઉત્તર તમારે લક્ષણ શું લક્ષણ તમે બેઠા સ્વામી ભાગવત લાવ્યા ને શોખ આવ્યો નહી મને તરત દેખાય પણ આ ભાવ હજી બધા સમજ્યા નહીં ને દિલ્હી ના અસ્તી ના ગુરુ ના મહિલાઓ જોવા નીકળ્યા શ્રીકૃષ્ણ આવડવા કોણ ખબર જુના માં જૂનો પુરાતન સૃષ્ટિના આદિભાગમાં જે એક પુરુષ હતો ને એવું ઓલખણ કેવી આપી તમે એમ ભણાવો છો ને આખા શ્લોક માં કેવું આવ્યું કે જે ભગવાન કહેવાય ને એ આ હોયલા ને એમ કહ્યું આ મારાધિ થાય એનું શું કારણ ભગવાન નો સંબંધ એવો છે ને ભગત બાદ બોલ્યા ભાઈ ના ભાવ દેવા સમાધિ નો આ અર્થ છે માણસ જોવા દોડે છે સમાધિ એ સમાધિ જોવાની હોય ને ઇન્દ્રિયો અંદર ટળીને ભગવાન એમ તમે જોવો ને આપણા માં બધા દુકાનો નહીં તો બંડી ઉપર ચારે બાજુ રસ્તા ઉપર હોશિયાર માણસ ગાડીમાં બેઠો છે ને એ મહિમા માત્ર વાંધો નહીં ભાઈ અને જુનાગઢ હતોલેજ તરફ ત્યાં બોટ વિશાળ કાઈ છુ ગુરુવાને જાય પણ હવે લાખો જનતા બેવી થાય ભાઈ આયા કોણ તમને દીગ્યા થી અટ્યા એ તો કોણ્યું મારીને ઘરી રે બીજા ગામડિયા પછી કો કોમર ત્યાં આયા બે જણા અત્યારે અરે ગુરુવા આયા તમને કે શું મત બોલ જે જબરાફી આ ધોફા ઓ મોટ કે સબ તમે ક્યાં બેઠો મળે ભગવાન ને ભગવાન પણ જોવે તો સમજી ના એવા જોનારા કાઢો ક્યાંથી તો ઉલટા કે છે તમે અમને સમાધિ કરો અરે તમે શું સમાધિ કરો ખીસ્સા કપાઈ જાય પણ બાદશાહ જાણે છે બધું લીક થઈ જાય મંદિર માં દર્શને જઈએ વાત તો <laughs> ભગવાન સામોલી ને અમને દર્શન કઈ કરવું નથી લઈ ગયા બરાબર આપણે શું લેવું એ આ એ તો કોઈ ને વિચારે કેમ થાય પ્રશ્ન મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્યાપક છે એમ સર્વે કહે છે તે જે વ્યાપક હોય તેને મૂર્તિવાન કેમ કહેવાય અને જે મૂર્તિમાનો હોય તેને વ્યાપક કેમ કે પણ સર્વ દેશી નથી બ્રહ્મ તે શ્રી કૃષ્ણ ભગવાન છે તે એક દેશી થતા સર્વ દેશી છે જેમ કોઈ પુરુષે સૂર્ય ઉપાસના કરી હોય પછી સૂર્ય દળો પુરુષ હોય તે હજારો ને લાખો ગા ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે પાસે વાર્તા કરે ને સાંભળે તેમ સાંભળે તેમજ લાખો ગા ઉપર કઈક વસ્તુ પડી હોય दर्शन, दर्शन आप रूप तक आनंद रूप भाषे दूर श्रवण दूर दर्शन रूप चमत्कार हो, हो शु आश्चर्य અને ભગવાને અને ભગવાન રહ્યા છતા સર્વ ને દર્શન આપે છે એમ વ્યાપક વ્યાપક કેમ થાય વ્યાપક થયો પછી મૂર્તિમાન થયો ભગવાને મારી દયા કરી ભગવાન છે શું કોઈ વિચારી ને જાણવા માંગે તકલીફ ન પડે એટલા બોલવા માંગી આપડે મહારાજ કે બ્રહ્મ બ્રહ્મ શબ્દ ભગવાન ભગવાન છે કોઈ નિર્ણય નઈ ત્યાં ખબર છે મારે કેમ નિર્ણય કરવો એમી મૃત નહી મૃત્યુ જેમ ક્રિયા કરે બીજા શબ્દ લીધા હોય ને એ બોલા કરે સમજણ ન હોય કઈ પ્રયત્ન કરતો હશે એક દેશી થતા સર્વ દેશી એટલે સર્વ ઠકા ને વ્યાપક છે હું છું ને સમજાય નું એટલે અંદર વ્યાપી એટલે નિરાકર છે નારા બઉ ભાવિ પછી આ જયારે એમાં ભગવાન એનો કોઈ અર્થ તો સમજતો જ નથી કર્મ બળ પ્રદા પ્રાણી માત્ર ના કોણ જાણે કર્મ બતા કોણ વાંધો નથી પણ કેવી સમય માં છે તમારું કામ કરે છે કે ભાઈ માં બેઠા છે ઈ કેનું કરે એમ માથું હલાવી શું હાથું હલાવી ને હવું મેં આગળ કોઈ જાણવા માત્ર તમારા જ એટલા માં નહીં કોઈ પણ વસ્તુ કઈ કણી મુકવા કામ પેલી તમે કવિતાઓ ભણતા હોતરામ જવાની એને સાકાર બતાડી દેવા અને નિરાકાર રાખવા સાકાર નું આ રોગચાળો થયો હા સાકાર તો સમુ કેવાય તમારી જ કહેવાય મારા તમારી મેહ લે બાકી ઇ કોઈ ને ખબર જ નથી કોની ઈષ્ટ કહેવાય અને એનો ભાઈ ઓટલો થાય ને શાક થાય માથા ધોરણે અન્વય સ્વરૂપ અન્વય સ્વરૂપ કે છે બાપા જ્ઞાન બાપા અમે તો જીવ જાલીલ બોલીએ છીએ આમાં કે અભ્યાસ ક્યાં થાય અભ્યાસ તો જોઈએ ને તમારો સોના નો અભ્યાસ આ જે શાસ્ત્રો અને ભેદો ને જે કરીને ગાય છે એ મારા દર મારા બે રોટલા ઘર મારો માન્યો હોય તો નીચે એવી જડતા પકડે ને એમાં ભગવાન ના સ્વરૂપ નો એ વાતો આપડે કેટા ગણવાઈ ગયો ત્યાં પૈસા પણ જાય પાછો ભાઈ તો હમ આપ જા એટલે આઠાના છે બારા ના છે કેટલું લેવું ચાર ભજીયાના લેવું બધા રૂપિયા માલ વધારે ચાર ભજીયાના જોઈ ન ઓછું બરાબર છે ને બરાબરી છે આલો આપણે બેસીએ. યાર ધ્યાન, જ્યાં બરાબર? એટલે ઓલ્યાની સંઘ આવેલી. મારા લીનમકુમ દેખાયું. મને આમાં બરાબર. આ ઓમલ સોગરી, એક નામ ઓમલ સોગરી. આ શેર ના મારક મને. તું મારા ખોઠા બોલા પાકો વતી ગયો. એના ગામડિયાને કો ખાઈ ગઈ. આ લીડું તો ખાવું પરત. એની હર કે કને આઈ ગો રાજા લડિયાના હું તમને આપડે જાય આંધ પડી ગઈ કે આની પાસે નો સાઈપસાઈડો આવે કોણ મનીભાઈ કોજો આરે એ ઓલી માં દે આયો આ આનું માદરલે ખાઈ ન્યા મનીભાઈ ને બટેલા રામરા રામરા રામરા રામરા દીવાઈસ કરવા જા આનું મજાક એમ બદલ જંગેલા એ મજુર હુ બેર તમારા બરાબર લાકડા ના તાકડા ની દાંડી અક્ષર તો એમાં ચાર બંદિણા અને ચાર જ પછી મુક્તાન સ્વામી એ પૂછ્યું છે બ્રહ્મ છે તેને મૂર્તિમાન કેમ કેમ કે પ્રશ્ન છે પછી શ્રીજી મહારાજ બોલા છે બ્રહ્મ તો એક દેશી છે પણ સર્વ દેશી નથી બ્રહ્મ તે શ્રી ભગવાન છે એક દેશી થતા પુરુષ હોય તે હજારો ને લાખો ગા ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરે સાંભળે તેમ સાંભળે तेम आज उपर एक रूप थका अनंत रूप भाफे दूर श्रवण दूर दर्शन रूप चमत्कार होमेश्वर हो शु आश्चर्य અને ભગવાન અને ભગવાન કહ્યા છે બધું ભગવાન માં હરકું ન ઘટે નહીં એટલે એના માટે બરાબર પ્રકાશ અને બતી હા બે એક જુદા હેલો જ પ્રકાશ થાય એક જ છે તો પ્રકાશ થાય બરાબર પણ બે એક જેટ જુદા જુદા થી ઉપાસના અજ્ઞા ની વાત અમારા લોકો તમને એવી રોખાવી ગયા નથી બોલા વિચાર જ કરે છે ભગવાન કેવા છે એનો વિચાર જ કોણ કરે છે આપડે સામ્યા સંપ્રદાય ના થઈ જ્યાં માટે આ સંપ્રદાય પરંપરા આપડે તો સર્વો કરી જવાય આપડે સર્વો પરિવાર થઈ સારું પડી એના ચાર અક્ષર બે ને ધર્મ આપડે પાળીએ છાતી પાણી શાહી બિજાકણ મો તો ગણા કે ખોટા છે થાય તે અનુભવક લે તો કારણે પડી કઈ રીતે અને બીજાને છોડવાનું કારણ શું આપડા તો થતા એમાં થોડ્યા હું કમે ઘર મને છોડાય શાદી છોડી અગન જો હા તમે આ લુબડા હું કેમ બદલાવ બદલા તો સાધુ મહાપુરુષ આજે ચાર પાંચ લોકો એવા અસાધારણ છે પણ હવે એની અત્યારે સમજાવી દ્રષ્ટિપોણ મામિનાયન ધર્મ શા માટે ફાવી વિચાર કર્યો અને વિચાર કરવાનો વિચારો થતો નથી પણ દુકાનદાર કોઈ માલ લેવા જાવ અમારે રોપિયા થાય છે એને જેમ મનાવવાનાવી લેશું અમારો વાંધો નો અરે રાતા ઉઠ્યો છો કે સંગા લો વાતચીતમાં આવી વાતો છે ઈ વાત મારાથી સંથી લઈ શકાય પણ કે ના હું ભાગવત ગીતા હે હું સુ અંધરો અંધરો અંધરો કેને ગોપાઈ ઈ કેમેરી સકેઈ કો ખરેખર ભગવાન ના હાથા ભક્ત થવા જાય ભગવાન ને કેમ સમજવા એનું અસાધારણ કરી રહ્યા છે આટલો જ પ્રયત્ન થયો જો તમે જુના છો હારા છો હરિભગત છો એવું ક્યાંક તમે આ સાંભળી આવો છો એક પ્રાણી છે દેલા હવે દેવજામ ન મળે મને એટલે કે જે છે કમાડ ધર્મ બહુ બરો પણ કઈ રીતે કાન તો बताओ કંત આવની સખી બોલી કે કદાઈની કરી તો બધું શું આરે જે છોડ પર છે કોન્ટરની પરંપરા છે એને જાળવી રાખે છે એની કઈ લાગકે એ વાત કોક સાહલને તો બધું જ જવા નું તો બોલી છે અને મારા એમાને માં મને વિદ્ ભઈ જાય પણ તેમજ લાખો ગાવી હોય તેને મનુષ્ય ના જેવ હાથ હોય તેને કરીને પણ ઉપાડે તેમ શ્રી કૃષ્ણ ભગવાન એક રહ્યા તથા પોતાની ઈચ્છા કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે અને એકરૂપ થતા અનંત રૂપે છે પાછું ભગવાન નું કામ અંદર બી બધું જાણી જાય બધું મેળા દંભ છે પણ અખંડ જ્યા દેવા હોય ત્યા દૂપ થતા આનંદ રૂપે છે અને ભગવાન ને ગ્રંથ માં વ્યાપક કહ્યા છે કે તો મૂર્તિમાન છે તે પોતાની સામર્થ્ય કરીને એક ઠેકાણે રહ્યા તથા સર્વ દર્શન આપે છે તેમ વ્યાપક કહ્યા છે પણ આકાશ ની હા તમે બહુ ખી આવ પણ આમાં તો બઉ વાત છે પણ આ અભ્યાસ કોઈ કરતા નથી એનું મને અભ્યાસ કરે એ આવડા લુગડા બદલાવી બેઠા કોઈ અભ્યાસ કરો બીજે ડોકડે ખતું ભગવાને આ જોગો અને ફેરા તો માર્યા અને પોતાની મેળે માની લેતી પણ આકાશ ની બેઠે અરૂપ થતા વ્યાપક નથી અરૂપ થતા વ્યાપક નથી જશિય ત્યારે આ તો નિરાકાર કે ભગવાન ગ્રંથ માં વ્યાપક પણ ભૂલવે છે જાણવાનો પ્રયત્ન ભગવાન તો સદા મૂર્તિમાન જ છે મૂર્તિમાન ભગવાન અક્ષર ધામ આ જગત ની શિબિર જેવું શિબિર નથી આપડે જો સ્વામિનારાયણ ધર્મ પાળવીએ છીએ અને સ્વામીનારાયણ ધર્મ એટલે શું કઈ મળી બોલવામાં કોઈ દોષિત કહેવાના પણ આપણા બીજા છપાયું જોઈએ આપણે આપણે સમજવાનું છે અને એમાં જે ભાઈ ને હોય તો સમજે હુકામ આમાં કઈ નથી વાપ થયો હા કઈ કયું નથી આ બધા બેઠા છે તો લાડવા નથી ધર્મ વેચ્યો ભલે રીતે આપણે શું કરવું ને આપણે આખી જવું નથી આપડે કઈ વાંધો નથી પણ અમારે તો આ દોર ની ભલે શું તમે હતો રાખો અને શા ભાતી એનો જવાબ જ નહીં ના આપણે આપણે આપણી રીતે આપડે કેમ્પ તૈયાર હોય કરશે નથી કારણ કે આશીર્વાદ કરતા તો ભગવાન છે સાધુ માં કહો તમે પાછા વાળા હોય સમજો તો હું વાત કરો અને માણસો સમજાવ એટલે હવે આપણે કેમ કરવી ઉત્સવ એ ગણાય ઉત્સવમાં દર રાખી અને દેખાડે અને પછી કરતા